સુનતી મેળા ની બોલે કઈ આપડે ત્યાં રહેવાનું આપડે એમ હતી ગયા મસ્તા બચો મારું થઈ ગયું આપણે સંસ્થા મળી જાય એક કલાક સંસ્થા મળે બધું એક જ રોજદાર બાકી લાયકો ને લાયકો નિર્ભય થઈ જ ભર્યા કર્યા કરે ભય કેમ થાય માય ભય મારા ખબર ભય થશે ખબર છે આ તો હર્ય જાય ના ઈશ્વર કયો હિન્દુસ્તાન ના લોકો ને ઈશ્વર કયા બહારના લોકો જીવ ગયા ઈશ્વર પરમેશ્વર સુધાર્યા આ ઈશ્વર ના પરમેશ્વર કઈ શકે એવું નથી કે છે કે આ ફોરેન ની અંદર આ બધા માણસો બધા દરેક એના જતેલ્યુશન પૈસા લઈ દે વસ્તુ લેવા જાઓ તો માણસ કશું જ નહીં આપણે આશીર્વાદ કીધું એટલે હાથ પછી આમ કરવો પડે રહી તો આમ હાથ કહેવાયેલા છે તને ટેકો દઈએ શું કામ થાય ને સાહેબ ટેકો દેકો આપડી ભાવના છે ને થતું હોય છે ફેરફાર થઈ જાય મારા સાધ ના સાતુ ગણો ત્યાગી પણ મુનિ પણ કેટલું યથા છે આ બધું શોધતું જ નથી આ મરદાર મરદાન અને દાદા ભગવાન નો સંસારી છે કેટલા તપ કેટલા ત્યાગ કેટલો કારના કેટલો પરિગ્રસ્ત ત્યાર સંપૂર્ણ મુનિપણું છે તેના સહમા આવવાથી સમજમાં આવે એ બરોબર છે વાત સાથે લખનારાયા છે લખનારા આગળ ફરી જતા હોય ए, ए नहीं नहीं है? है जो एक हो अब अब के कि विज्ञानी भूलो क्या આપણું વિજ્ઞાન થયેલ ના દેખાય છે અને જ્ઞાની થકી એના ફોલો દેખી શકે છે તમને દેખાવા માંગ કેટલી બધી ભૂલો દેખાય દેખાય ન થવું કરતા હા પેલા નોંધ કરતા નોંધ કરતા રાખે નોંધ નોંધ લખે ચલો રહી ગયો એટલે એના નામ પર લખી રાખે પછી પાંચ ચાર હું કે છું આપડા નોંધ ના આધારે રાખે ને મને પૂછ્યું તમે એને નોંધી રાખતો જ નથી મને કોઈ ગમે તે ગતિ જાય નોંધ અમીદાર ગોળા એ કઈ ગયો નઈ અમે આવડી દે વ્યવહાર કરી નઈ મહાત્મા એમને ક્ષણે ક્ષણે જે જ્ઞાન હાજર થાય છે અને પલટો ખાય છે એની જો નોંધ રાખે તો બઉ ગજબ નોંધ આવે આ લોકો ભલે પણ એ અંદર લખ્યા છે કેવી શર જ્ઞાનીઓ પર ભૂલા પડે એવી બોલ બોલતા નથી આવે અત્યારે વાસી થયું ને હું એમને પૂછ્યું ને એમાંથી કઈક નીકળે હા પતિ કરીએ પતિ કરીએ જયારે આ વાતચીત પતાવે ને જ મસ્તક સંક્રા આ તો ideia આપતી પૂજે દેહ હે કે જે જો આપ શીજુ તને કઈ દેખાયો ક્યું ધન્યવાદ બસ બસ આઈ હા ઓલો જેન તો શી દેખાય છે એટલે આત્મા દરું જુદે જુદે ઠેકાણા બે જુદે જુદા ઠેકાણા કરે અનુભવ થયો જ્ઞાન લીધું તે દિવસ રાત્રે જ્ઞાન લીધું તે દિવસે રાત્રે જ થઈ આ વસ્તુ શું છે અને આ ઉઘાડી વર્ગ પાપ આવે છે તે દાદા દાદા લગભગ બે હજાર જગ્યા એ રોજ દાદા શું ધારા મને ક્યાં તમને અમેરિકા ના બધા મહાત્મા દાદા ભેગા થાય જ રા ઘણી વખત થયેલો વધારે સારું થાય છે તેને અવિનાશા માટે કરવાનું છે અવિનાશી સંજ્ઞા નથી રસ્તા ને બોલ મારવાનું એટલે આપડે જેને સંજ્ઞા કરી છે તે અવિનાશી છે શબ્દ અવિનાશી નથી ઓળખાય છે માટે ઓળખાય છે ઓળખ જે વસ્તુ ની કામની જરૂર નથી ઓળખવા માટે વસ્તુની જરૂર છે તમામ સુધી શીખવા દિવસ શબ્દ આવડતો હતો તું મારા ગમતી માતા જ ગયેલા હમ બધા ગયેલા નઈ આદર્શ આદર્શ કરેલા માધાજી ગયેલા નહીં આચાર્ય ને પોતાને બીજા બધી જવું પડે બધા પોતાના લખ્યું છે તમે જે કરી રહ્યા છોક શાંતિ રહી નથી એમાં એક વાત એવું લખ્યું છે ગૌતમ ને કહ્યું જૈન હોજો નહી કે છે જૈન નહી ચડે એવું કઈ બોલ્યા છે ગૌતમ ગૌતમ સ્વામી ભગવાન જૈન હોય બોલાવન કરાવું આખા શહેર માં જૈન હોય કરાવું કારણ કે જૈનતા બધા છે એમના એવા નહીં જૈન જય રીતે આ જેમ અગરપતિ હોય જુગન નારાજ અગરપતિ કેમ કે લાકડાઈ હરગાતી નામદાવાદ માં પહેલા મુંબઈ માં પહેલા પછી આવતી હોય પછી આથી હજાર કહ્યું બધા એમની કયું સાચો લાવે મારે દર્શન વધારે વધારે તો નમસ્કાર કર્યો નહી કલ્યાણ થઈ જાય હવે આપડે તો આયા પછી પચીસ વર્ષ થઈ ગયા અને આજે બીજ ની આપણે વાત કરીને હવે દેખાશે પચીસ વર્ષ થયા કેમ નથી દેખાતું કે મારે બધા કેટલો આવે છે તને કેટલો ચડે છે પરળ બધા એવું છે આપડું હિન્દુસ્તાન બધું મારા ધારેલા સંતોષ છે અને આગળ આગળ સંજોગો મળતા જાય જે ધારી જય સચિરા કરું એટલા પત્યાઘાત થયો ત્યારે રીતે બીજી અલગ કામ રીતે અને મુંબઈમાં લગ્ન લાગે છે આ બધું એકદમ સેફ સાઈડ થઈ ગયું બિલકુલ બંધ થઈ ગઈ ને બધી ખોટો જ બંધ થઈ ગઈ શું થઈ ગયું જે ખોટ ખાતા હતા હવાથી ખાજો બંધ થઈ ગઈ નફો ખોટો બંધ નોટોજ કઈ ગઈ લોકો પોતે પોતાના જહાજ થી ગુસેયા છે કઈ સરકારે નહીં ગુજ્યો કે એની સાસુ એ ગુસ્યો નથી એ ગુસ્યો નથી રક્ષ પોતાની જહાજ થી જ ગુસે રેસમી કપાય નહી શાસ્ત્ર ની જાય આ તો આપડે કઈ જાય ઝઘડા થાય છે એટલે આપડે બોલતા નથી બોલવાનું કે તમે એકલા હતા આપડે તો એને એના પીચે થવા ત્યા છે એ સુધરતો એના અમદાવાદ ના સિટી આપડા જેમાં પબ્લિક સાત લાખી જે દુકાન બરોબર ના થાય ઉડી જશે આમ ના થી કોનાર થાય આ ના વસ્તી થાય અત્યાર સુધી દુઃખ માં જ પડ્યા છે બુદ્ધિજોર કરે કે જ્ઞાન હોય कार्यकारी ज ને થિયરી કે કે કે હા સાબ વર્ક કે આ કે પ્રૅક્ટિકલ ના ના એ બરોબર ન છે કે કે હોતી હે થિયરી ના કે પ્રૅક્ટિકલ થાલે પછી નો વર્ક કે નો વર્ક કે બધું ડાલ પર કે પ્રીપ્યુડિંગ નો પ્રીપ્યુડિંગ વર્ક કે એજ્યુકેશન વર્ક આ એ બધું બધે બરોબર ના વાહ એમ દે કે વો સખતો આય આય આખો પહેરો લખે આમાંથી મરમ શું નીકળે ચાલો પોતાના સ્વતંત્ર રહી શકે માણસ બાજુ ગમે વાવાઝોડો હોય તો લાડે તાલે લે છે પછી છ મહિના પછી રોજગાર તમે વાત કરો સાહેબ ના દાદા બોલે ત્યાં સુધી વચ્ચે નઈ બોલવું જાતે ક્રિયા કરેલ્ફ એકચ્યુએટિંગ અને આપડા એના હુમલા જોઈએ શબ્દો તો બધું છે ચાલુ ઘરે માંથી જ લેવા પડે છે ને ઇંગ્લિશ ના બને હા એટલે પછી ઇંગ્લિશ બને નહીં સમજાવવા માટે ખુલાસા <laughs> <laughs> भी ना? दिया है, है? क्या क्रिया गई वृद्धो ने सन्म करो वृद्धो नो अगर तो वृद्धो ने करो तार वृद्धो लड़े आगे यार પાર્લામેન્ટમાં એ કઈ વાક્ય એવું લીધેલું છે શું કરે આ તો આપણું એવું છે ને પ્રતિક આપણું કેવાય ને એટલે કોને આપણે પ્રતિકા હિન્દુસ્તાન આપણું આપણે ખુલાસો બુદ્ધિ ના ખુલાસો કેટલા ખુલાસા એ ખુલાસા ના થાય તો બધી નિવેડો આવે નઈ માસ આપડે શું કરી હતી ખુલાસા કરી લો તમે બધા खुला से <laughs> तमने थे पदल, पदल रहता खुला है खुलासा कहवा मगुछ आट्ला खुलासा खुलासा नहीं आ खुलासा के मुश्किल છોકરાસાપા હતા આખું ઘર ને બધા ખુલાસો થયો દખલ ઉડી ગઈ ને બધી દખલ ગઈ ને અક્રમ વિજ્ઞાન અને અકાલ સમાનતા હોય છે તે કાલાતી જે વિશેષણ છે એટલે આ વિશેષણ બે પ્રકારનું આ વિજ્ઞાન વિજ્ઞાન ને જાણવા માટે ક્રમ માર્ગ અને અક્રમ માર્ગ તે આપડા અક્રમ માર્ગ છે ફક્ત બાકી જે વિજ્ઞાન શબ્દ છે તે જ કાલાતી એટલે વિશેષણ એટલે શું અમુક કાળ સુધી પછી ઉડી જાય એટલે અમુક કાળ ટકે પછી ઉડી જાય પ્રાપ્ત થાય પછી એનો કાળની મર્યાદા ઉડી જાય માટે મારી સાથે આખું દૈન્ય જન્મ લડે છે આખા જૈન વિરોધ તમામ જૈન માત્ર એની માન્યતા બધી રૂઢ જઈએ અને હું ત્રીસ વખતે ના જાય તમે સમજાતું નથી ને ને પાલિતા વિશેષણ છે કેટલા પ્રકારના વિશેષણ છે પ્રૂફ કરવા માંગ પણ મારી પાસે બધા પ્રૂફ છે આવી કોઈ મારે આપડા લોકો જૈને આચાર્ય જાય નહીં જાય નહીં પછી આવું જે કયું ને તમે પ્રશ્ન પૂછો એટલે તમે વિચાર કરતા થાય એટલે બીજા બીજા ને વિચારઈ કે છે કે અભવી એટલે શું ખરેખર ભવિ જે કેતો અડધા છે અને એક માણસ છે તે આપડો ભાગ છે ને તમારી વાત હાથી હેન્ડ સાયકલ પર હેન્ડ સાયકલ પર આવતો હોય હું આ ગાડીએ જઉં છું છે આપડે દહાના આગળ થાય ગાડીએ જઉં છું આગળ આપડે શું બરોબર છું લાયક છે અને ત્રીજો છે તે ત્યાં પાણી દેવા જગો થાય સાયકલ હોય કાતો જ નહી થાય મારી કકડાટ કે વાત કરું ને કકડાટ વાત કરીએ એમાં મારી જો આભાઈ હોય તો આપડા બોલ્યા કહેવાય નઈ દાદા મોક્ષ સારું થશે કે આ ધાડી અઢા પછી આવી રહી છે અને આ તમારી પાસે જલ્દી ચાવા ઉઠી છે કે દાખલા આગળ મારે જવું છે તારે કી માતાગી આ કોને કોને એટલે મેંદ હતો ભાઈ જ એક દસ હજાર પાંચ હજાર ભેગા થઈ જાય હું ક્યાં પછી આ ટોળું પૈસા જોઈતા હું તો જયારે જયારે નીકળવા માંગે ત્યારે આગળ રહેતી જતા રહેતી પણ હું કઈ વર્ગાડું પૈસા આ લોકો પૈસા આપડા હિન્દુસ્તાન લોકો પૈસા રેવા દે એમની વ્યવસ્થા કરે આપડે પૈસા નહીં આપડું ઉત્તરાયણ આપડે ત્યાં નહીં થતા રીતે છે હા ખાસ પછી આપનો લાળ રાખેલ થતા થતા થતા થતા આ બાધા એવાયુ કમલા દરેક જેના કારણે એ ભાઈ પૂછે છે તો અક્રમ ના શું સાધન મોકલે જશે મોકશે નહી જાય એવું બનશે નહી તો આખા લખવી પડે જીવ ત્રણ પ્રકારના છે એવું પડે બાદ એક સંયમી ઘણા સંયમી એટલે આ જુદું મૂકવું પડે હાથમાં આત્માને ક્યાં એક અમુક આત્મા ભવ્ય છે તે મોકલે જશે અને ભવ્ય નહીં જાય એવું લખવું પડે પણ એવું આખો સિદ્ધાંત ખોટો એક જ વાક્ય ખોટો થઈ જાય છે અને આવા ધારા પુરુષ ની વાત વસ્તુ તમને સમજે પડે આ તો બાલી બેઠા છે હું આ કઈ જાત્ર અને બીજી રીતે આ વાક્યો આવા કેવું વાક્યો પરમાનન્ટ નથી અને વાત કરવાની કે છે લોકો વાત વાત કેપર રિલેટિવ છે વાક્યલ રિલેટિવ છે અને વાત વાત પરમેનન્ટ ની કરે છે પોટિવેટી છે કે પોટિવેટી છે તમને અંદર વાક્ય તો કે રિલેટિવ વાક્ય રિલેટિવ છે રિલેટિવ છે તાપેક્ષત છે તાપેક્ષત તો સાથે જ પરમેનન્ટ છે કે સાથે જ જો એ પોત પોતાના સભામાં આવ્યા કરે એ નહી પ્રત્યેક વ્યક્તિ પોતાના સભામાં જ આવી જશે તો દાદા આજે અભવિ કેવાય ને અભવિત કેવાનું કારણ શું હતું ભગવાન કે તમને દાખવના મળશે એ બાજુ થઈ જશો મહેનત નકામી મહેનત ન કામી જશે મેં ભગવાન ની વાત થી એવું કરે બધા માણસ છે જે અક્રમ છે સાપેક્ષતા ઉપકરણો સાપેક્ષતા છે સાપેક્ષતા ક્યાં સુધી સાપેક્ષ જે છે એ સાપેક્ષતા ક્યાં સુધી જીવનનું કેવું જીવ નું જેવ નો ઉત્કર્ષી સાપેક્ષ આ જીવ જે ચૌદ નું ગુંઠાળું નિરપેક થાય ત્યાં સુધી ચૌદ માં ગુણસ્થાનક સુધી નિરપેક્ષક થાય છે ત્યાં સુધી તો પેલું દેહ સાથે નિર્પેક્ષ આપડા એટલે એ જે ચૌદ ગોંઠાનો નિર્પેખ થાય છે અને હું નિરાલબ નહી શકું છું નિરાલંબા કોઈ પણ પ્રકાર નો રિલેટી એ સ્થિતિ સુધી સડકો માં જઈએ છીએ ગંદૂટી ગયું હોય તો ડાયવર્જન બનાવેલું હોય છે આ ડાયવર્જન માર્ગ છે આ કાયમ માટે એકતા એ રીપેર ની જરૂર નથી એકતા છે મનમાં જેવું બોલે એવું વાળીમાં બોલાય છે એવું એ નહીં રિપેર રિપેર રાહદારી અંડર ડિપ્પેન્સ રસ્તા ઉપર નું બોર્ડ વાંચે ને એટલે ખાડા ટેકરા વાળો ડાયવર્ઝન હોય તો એ ડાયવર્જન ઉપર ચાલ્યો જાય કોની એટલે હવે બધાને અંડર ડિપ્પેસ જોયું ત્યાં આગળ